મન વચન કાયાથી જે જીવન જાય છે એને બહુ સારી રીતે આપણે જ આપણા ઉત્તમ મિત્ર તરીકે સમજી લઈએ એના માટે આપણા બધાના દિવસે આપણા આખું વરસ એવું જાય એના માટે આશીર્વાદ છે અમારા એટલે મહાત્માઓ માટે જેમને જ્ઞાન છે દ્રષ્ટિ છે જે સભાનતાએ કરીને શરીર જોડે જીવ્યા કરે છે બધા માટે તો આ છે જ પરંતુ અક્રમ વિજ્ઞાન આ સંદેશો આપે છે આપણે બધાને કે કોઈને પૂછશો તમે કે શરીર જીવે છે કે આપણે જીવીએ છીએ આ બહુ મોટો કોયડો રહ્યો છે હંમેશાના માટેનો કાયમનો અને આ વિશ્વ કોયડો છે અને ભારતના માટે કસાય કોયડો છે કસાય કોયડો અને વિશ્વને માટે પ્રકૃતિ કોયડો છે પ્રકૃતિ આદના વિજ્ઞાનના યુગમાં પ્રકૃતિ કોઈને સમજાતી જ નથી એટલે વિજ્ઞાન જ સાચું એમ કરીને જે બધું આખું જીવત જગત જીવી રહ્યું છે એમાં ધીમે ધીમે આ વિજ્ઞાન બધાને કુદરત અને કુદરતના કાયદા અને કુદરત જે માનવ સંચાલિત છે અને જીવ માત્રને સંચાલન કરે છે કુદરત પરંતુ એ પૂદગલને સંચાલિત કરે છે પૂદગલને એ ચેતનને સંચાલિત ના કરી શકે ચેતન એટલા માટે આપણે સ્વતંત્ર કહ્યું આપણે આઝાદ છીએ પરંતુ આઝાદ શબ્દ સમજવો પડશે આઝાદ શબ્દ સોંપવો પડશે સ્વતંત્ર છીએ શબ્દ સમજવો પડશે સ્વતંત્ર કહ્યું એટલે ચેતાતંત્ર ચેતન અવસ્થાએ કરીને આપણા મહાત્માઓમાં તો છે જ બધે પણ પૂતગલ પૂતગલ પણ એના જે દાદા ભગવાને સુંદર ફોડ પાડ્યો છે આજે પૂતગલને સમજાવવા માટે કે નિશ્ચેતન ચેતન છે અને આપણા માટે નિકાલી ચેતન છે સંભાવથી સંભાવ અગર નિકાલ ના થઈ શકે એક અવસ્થાનો નિકાલ ના થઈ શકે એટલે મહાત્માઓ આજ્ઞા ધર્મથી બધા અવસ્થા માત્ર કુદરતી રચના છે તેનો કોઈ બા કોઈ રચના નથી અને તે વ્યવસ્થિત છે એ વ્યવસ્થિતથી આજ્ઞા આપણને પચે એટલા કઈ ગઈ ઈલા દેવી હા ચાલો તો એના માટે જ આપણે જીવવાનું છે એના માટે જ આખા ભારતમાં ભારત વર્ષમાં ખૂણે ખૂણે કાચરે બધે જ આપણે જોઈએ છીએ કે આ દિવાળીના દિવસો કેવી રીતે ઉજવાય છે અને તે વખતે બધા એવો અહંકારને એવો બરાબર રાખી મૂકે છે કે આપણને આ દિવસ હું કશું બસ સરસ રીતે જાય એ રીતે સરીબેન પણ તમે તો જઈને છો દિવાળી મનાવો છો અમારી સ્કૂલ મનાવે છે આટલા વહેલા આવ્યા હતા પછી તમે ત્રેવીસમી પાછા આવવાના આપણા સરીબહેન છે આજે અંધેરી સ્કૂલ એમના સાહેબ ડાયરેક્ટર સાહેબ તો ચેરમેનને ડાયરેક્ટર બે નહીં એ મેં પદવી બધી નાદા ભગવાનના દિવ્યાતિ દિવ્ય પરમ પુરુષના જન્મોત્સવનો મહાઉત્સવ આપણે મનાવીશું ચોવીસ ને પચીસ તારીખે પચીસમી તારીખે એમનો જન્મોત્સવમાં ઉજવાશે સવારે યાત્રાબયાત્રા બધું નહીં આપતો પુત્રો બધી રીતે અહીંયા કેલનપુરી અને ચોવીસમી તારીખે આખા દિવસનો સત્સંગ થશે અને સરીબેનને ભાવ થયો જયેન્દ્ર કલ્યાણીને બધાને કે આ વખતે એમને નવરાત્રિના ગરબા એ સરીબેન કહો નવરાત્રીમાં ગરબાનો પ્રોગ્રામ કર્યો હતો ને એમાં આખો ઇન્ટર પછી સેકન્ડરીના છોકરાઓએ કૃષ્ણ ભક્તિ ઉપર પોણા કલાકનું નૃત્ય જાહેર કર્યું કૃષ્ણ ભક્તિ નૃત્ય નાટિકા જેવું કર્યું છે નૃત્ય નાટિકા જે દર વર્ષે બનાવાય છે એવા જ પ્રકારની કૃષ્ણ ભક્તિ કૃષ્ણ ભક્તિ બધા કૃષ્ણ ભગવાન ભક્તિ પ્રેમ લક્ષણ ભક્તિ ઉપર એમને નૃત્ય નાટિકા સ્કૂલના બાળકો મારફતે કરાવી છે જયેન્દ્ર કલ્યાણીએ અને એ એમને બધાનો ભાવ થયો ઈચ્છા થઈ બાળકો સાથે કે આપણે કેલનપુરી જઈએ દાદા ભગવાન પરમ પુરુષ પરમાત્મા સ્વરૂપનો આજે અહીંયા આ કળિયુગમાં પાંચમા આરામાં જન્મ થયો અને આપણા સમક્ષ બધા સાથે આવ્યા આપણે ચોથા હરાનો લાભ નથી લઈ શક્યા એ લાભ આપવા માટે ચોથા હરાનો એ લાભ નથી લઈ શક્યા એટલા માટે આવ્યા કે તમે આ અહીંયા ક્યાં થોડી ચટણીઓ પડી રહ્યા છો નીકળો હોય બહાર નીકળો ચટણીઓ શું કરવી છે આ શરીર ચટણી કહેવાય પણ આપણે એનું અપમાન થાય એવી રીતે નહીં કહું એને સમજમાં રાખવું પૂતગલ બહુ રિએક્ટિવ છે સ્વભાવથી રિએક્ટિવ નથી પણ વિભાવ પૂતગલ બહુ જ રિએક્ટિવ છે બહુ જ રિએક્ટિવ અને આખું વિશ્વ એનું સામ્રાજ્ય પ્રસરી રહ્યું છે બધે જબરજસ્ત પ્રસર્યું છે એટલા માટે આપણે સાચવી ચલવાનું પરંતુ ભય મુક્તપણે ચા જીવ ચાલવા પગલા મૂકવા માણવાના આમ જોવા જઈએ તો જ્યાં પગ મૂકો ત્યાં બધું મુશ્કેલ જ છે તો ક ભય ભયને ભય જ છે છતાં આપણે અંદરથી નિર્ભયતા પામ્યા છીએ કારણ કે નિશંક થયા છીએ એ કારણે બહાર કોઈ પણ પ્રકારનો વ્યવહાર અને આજનો કળિયુગનો વ્યવહાર એટલો બધો છે કે માણસને એક અવસ્થામાં કેટલી પાંચ વસ્તુ કરી નાખે બહુ વસ્તુ વસમો વખત છે એટલે મહાત્મા બહુ સંભાળી સંભાળી કાળજીથી બધા જીવી જવાનું અને એ આપણને એ આખું નૃત્ય નાટિકા ભજવી છે એમના સાથે જયેન્દ્ર કલ્યાણ આ સ્ટેજ ઉપર એ જ પ્રમાણે જે કુલમાં કર્યું હતું એવું કરવા ઈચ્છે છે બધાની ભાવના થઈ આપણે સ્વીકારીએ છીએ આ વખતે ચાર શો મુંબઈમાં મુંબઈમાં નવરાત્રીમાં અમે ચાર શો કર્યા મહાત્માઓ ત્રેવીસ ચોવીસ ને પચીસ ત્રણ દિવસ ગમે તે કરીને બધા વ્યવહાર ને બાજુએ ખસેડીને કેલમપુરી સાંજે શો કરોકરા હતા તો હવે એટલા બધા આવે હા એટલે અમે એનો પાઠ છેલ્લો ભાગ પોણા કલાક નો જે છે ને એક કલાક નો ત્રેવીસમી તારીખે ના ચોવીસમી તારીખે સાંજે આપણે પ્રોગ્રામ રાખીએ છીએ ને બધું અહીંયા આગળ સાંસ્કૃતિક કાર્યક્રમ એ કાર્યક્રમ દરમિયાન આ થશે અને આપણો પણ એવો પ્રોગ્રામ થઈ જશે એટલે કલાક દોઢ કલાક જે થાય તે અને અમારા હરીશભાઈ એની લીડરશીપ લેશે આપણા સિનિયર મહાત્મા વડીલ મહાત્મા વર્ય હરીશભાઈ શાહે ખડા થઈ જાઓ ખડા થઈ જાઓ એટલે એમને વધાવી લો બધા વધાવી લો અને બધા અમને પ્રાર્થના કરો કે હવે સાહેબ તમે ભારતને વધારે લાભ આપો ખૂબ લાભ આપો અહીંયા આવીને અમને વડો ઠપકારો અને જાગ્રત કરું બોલો આપીશ કે હતો ખરા જ્યોતિબેન જય સચ્ચિદા તો આપણો નૂતન વર્ષનો આ આપણો દાદાઇ સંદેશો વિતરાગ સંદેશો આપણા સર્વ માટે છે વિતરાગ વિતરાગ શબ્દ એટલો સુંદર છે કે આ કળિયુગમાં માણસોને દરેકને પોતાની ભાષામાં સમજી શકે એ રીતે આપી શકાય એવો આપણો અક્રમ વિજ્ઞાનનો પ્રકાશ છે એ વિજ્ઞાન સ્વરૂપ છે એટલા માટે જે પ્રકાશ એ અક્રમ એટલે કે આ કળિયુગમાં ચોથા આરાનું બધી સમજ આપે સુખ આપે સ્વાદ આપે પ્રાપ્તિ તો નહીં થાય પણ પ્રાપ્તિના સંજોગો ભેગા કરી દેશે જરૂર એટલું આ ક્રમ વિજ્ઞાન બહુ સુંદર રીતે કરી રહ્યું છે અને આપણા વ્યાલા આપતા પુત્રો બધા આજે આખા ભારતમાં વિચરી રહ્યા છે બધે જ એમની પોતાની રીતે અને સર્વેને જણાવવાનું કે એમને નક્કી કર્યું છે આપતા પુત્રોએ બધાએ અને દાદા ભગવાનના જન્મ મહોત્સવના નિમિત્તે તો બધા ભેગા આવશે જ બધા એમને નક્કી કર્યું છે કે આપણે આપતા પુત્રોના માટે એક જ જણ બોલનાર હશે કે જેથી સંઘને પણ સારું પડે અને વ્યવહારથી પણ સારું પડે અને વ્યવહારમાં કોઈ પણ મહાત્માઓને ભારત શું કે પરદેશ શું જેને એપ્રોચ કરવો હોય તો એને કરે એની મારફતે બધાને એમની પાસે વ્યવસ્થા છે ટેકનિકલ જમાનામાં આજે કે તરત જ બધાને પહોંચી જાય છે હું વાત બરાબર કરું છું આ પાંચ જણની કમિટી કરી છે અને દાદા ભગવાનના તીર્થ નિમિત્તે કયો કયું તીર્થ કહે છે એ તિથિ દાદાની જાન્યુઆરી પુણ્યતિથિના નિમિત્તે પછી તે બધા જ મહાત્માઓ આખા આપતા પુત્રો એક કોઈ બાકી નહીં રહે અને કમલેશજી એ નક્કી કર્યું કે એબસન્ટ નહીં રહું કે છે ઊભા થઈ જાઓ બધાને ખાતરી આપો બોલો જોડશે કાં દો કુછ દો ઉ તો આશીર્વાદ હૈ ખૂબ આશીર્વાદ હૈ અગર તું હાજર નહીં રહેગા તો મેં ખીંચકે કે આવુંગા તેને તું બોલો બોલો બોલો સબકો મહાત્માઓ દાદાએ કહ્યું છે કનુ દાદાજીની આજ્ઞા સમજીને હું સ્વીકારું છું અને કોઈ પણ પ્રસંગ એ અને હવે વખતો વખત સમયો સમય એમને જેવી એમની અનુકૂળતા છે આપતા પુત્રો ના આવે એ આશીર્વાદ આપે તમને બધા એ તો અને વડીલો પણ આશીર્વાદ બધા આપે હમ દાદાનું જ્ઞાન આજે કોઈને અઘરું લાગે પણ સહેલમ સહેલું છે આ આખા કાળચક્રમાં ક્યારેય આવું સહેલું નથી થયું આખા કાળચક્રમાં ઓ રીટા તું જ કહે કે થયું છે આટલું સહેલું અઘરું લાગે છે હા હવે જેમ સમય છે એમ હવે સમજાય છે આપણને હું જીવવું તો કેટલું સલામ સહેલું છે આ કળિયુંગમાં પાછું જે પેલી મીનાળબેન છે જંતી કાકા મીનાળબેન પૂછજો તમે ઊભી રહીને જરા તારો અનુભવ એને બોલવાનું આપો અહીંયા સેન્ટર બધાની હામે ઉભા રહીને કે આપો બોલવાનું પેલા આપતા વિનય કરો દાદા તો છે જ બધાની અંદર બધા આપતા વિનય કરો અને પછી બધા મહાત્માનો વિ નહીં કરો આ બાજુ બધાનો ચાલો અહીંયા આવો આગળ સેન્ટરમાં ઉભા રહીને બોલો બધાને આજે એડ્રેસ કરો બધાને વિતરાગ એડ્રેસ આપો દાદાજીની કૃપા થઈ ધીરે ધીરે ધીરે મિનલ જુદી હું જુદો તે મિનલ પ્રત્યે અમારું તટસ્થપણું તે મિનલની શું ભૂલ છે મિનલની શું ભૂલ છે એ શોધવામાં પાછલા બાર વર્ષ ગયા પછી દાદાને હું કહું કે દાદા મિનલની આવી ભૂલ થઈ મીનલ ની બાર વર્ષ થયા મિનલ ને બાર વરસ થયા દાદા મીનલનો ભાવ બોલે છે પછી દાદાને કહું કે દાદા મને એવું લાગે છે મિનલની આવી ભૂલ થઈ હશે એટલે બધી વસ્તુ માટે મારે કન્ફર્મેશન કરવા તો ત્યાં જવું જ પડે એટલે કન્ફર્મ કરતાં કરતાં કરતાં ખબર પડી ગઈ કે આખી ભૂલ ભરેલી જે પ્રકૃતિના ભાગમાં છે એ મિનલ જુદીને હું જુદો અને એક વસ્તુ બહુ ચોખ્ખી સમજણ પડી ગઈ કે રાગ અને દ્વેષ મિનલના જેટલા એક્શન રિએક્શનને રાગને દ્વેષ રાગને દ્વેષ એના પર જ ચાલ્યા કરે તો દાદા કે સંભાવ સંભાવ तो प्रार्थना बड़े संभाव्य निकाल थता थता थता आजे दादा कृपा थी एटल बधुँ सरस जीवन जी रू के शब्द में वर्णी ना शक वस्तु निश्चित थी गई कि आप सौ महात्माओ पोता प्रकृति में तटस्थ रहू घटे જો આપણે આપણી પ્રકૃતિ પ્રત્યે તટસ્થ રહી શકી તો ભાવ વિતરાકતા વચ્ચે બહુ ડિસ્ટન્સ નથી એવું મને સમજાય છે આપ સર્વના આમ આપ સર્વ આ મિનલ ઉપર કૃપા ઉતારજો કે અંદર આ વિતરાક જ્ઞાન અને વિજ્ઞાન સંપૂર્ણપણે પ્રકાશ કરે અને આ મિનલનો દેહ છે ને બધા ને કામમાં લાગી જાય આપ સર્વ મહાત્મા કૃપાનો દેહ છે આપણી પાસે હા બહુ સુંદર ઉત્તમ એ તો ઉત્તમ સુખ ને શાંતિ હો જો રે સુખ ને શાંતિ હો જો મન થી પણ કોઈ જીવનું બુરું મનથી પણ કોઈ જીવનું બુરું વિચાર જો રે વિચારે હો જો આ દુનિયામાં સર સુખ ને શાંતિ હો જો સુખ ને શાંતિ મોટો રેલા મોટો રે લોકોને સુખ આપે તેવા કોને સુખેવા ક સુખ જો સોરે આર્યા સુખ જો સોરે આ દુનિયામાં સર્વે જીવન આ દુનિયામાં સર્વે જીવન સુખ ને શાંતિ હો જો સુખ ને શાંતિ હો લક્ષ્મી ગે તે દંદ લક્ષ્મી ગમે તે સત્સન માગે ભોણ્યો તારક સત્સન માર ચી ધન ને ધો જો ઘર ચી ધન ને ધો આ દુનિયા મર્વે જીવન દુનિયા મા સર્વે જીવને સુખ ને શાંતિ હો જોરે સુખ ને શાંતિ હો જોરે હો જાતે વી જ્ઞાન સ્વરૂપ છું યાદેવી જ્ઞાન સ્વરૂપ છો પ્રયોગ ચોખો હો માનવકાયા સિદ્ધ મંદિર છે આત્માંદ ખો રે આત્મા ન ખેનવકા આત્મા અંદર ખોરે ખે ન ખ રે આ દુનિયામાં સર જીવન દુનિયામાં સર જીવને ને શાંતિ હો લાવ છોકરાઓને કેવા ભાવ થાય છે પોતાના હાથથી લખીને લાવે છે ઘણી વખતે વ્યવહારમાં આપણને નોકરી માટે જવું હોય તો કે તમારા હાથમાં લખીને લાવજો એટલે અક્ષરો ઉપરથી માણસ ઓળખાય છે એમ કેવા કે છે આપડા રાઈટિંગ ઉપરથી ઓળખાય છે કઈ જાતના છે એનું મોટું શાસ્ત્ર છે પાછું શબ્દનું શાસ્ત્ર એવું એનું શાસ્ત્ર બધા તો કવિરાજે અદ્ભુત લખ્યું કે લક્ષ્મી ગમે તે ધંધામાં મેળવનારું એટલે મહાત્માઓ માટે મહાત્માઓ માટે આપડી મોક્ષ લક્ષ્મી શું કહ્યું મોક્ષલક્ષ્મી એ જ છેલ્લામ લક્ષ્મી છે એના માટે ભારતમાં બધા સમજે ના સમજે વાત જુદી રહી વ્યવહારમાં શબ્દથી જ મુકાય છે બધી સારી મુકાય છે બધાની રીતે એને જૈન ધર્મ સંપ્રદાયમાં બહુ સારી રીતે છે બધા છતાં એનો યથાર્થતા સમજાઈ નથી એ દાદા ભગવાને આપણને ખુલ્લી કરી દાદા ભગવાને ખુલ્લી કરી અને બધા લક્ષ્મી પણ એમના દેવી છે વાણીના પણ દેવી બધા દેવદેવીઓ છે કંઈ શરીરના એક એક અંગ પરમાણુ પર બધા જે જુદા જુદા છે એ બધીની દેવદેવીઓ છે બધાના છે એટલે આપણે તો સમગ્ર પ્રાર્થના આવે છે કવિરાજના પદો પણ સુંદર આવ્યા છે એમાં બધાને નમસ્કાર કરવાના બધી ગુણ બહુ સુંદર રીતે એમાં બિહારી આનંદજી આપતા પુત્રો અમે આપને ખાસ વિનંતી કરીશું વડીલોને પણ અને મામિત્ત બને તેમાં દરેક પોતાના માટે તો આ પદ બહુ કામ કરશે આ દુનિયામાં સર્વે જીવને હમ એટલે આ ભાવના છે આપણી કલ્યાણ પામ્યા તો આપણી કલ્યાણની ભાવના છે સુખ પામ્યા તો બધાની પાસે સુખ છે છતાં સુખ નથી કેવા આવતું તો પામે એના માટે ભાવના છે સુખ કોઈ દિવસે દુઃખ આપી જ ના શકે એનો સ્વભાવ જ નથી દુઃખ આપવાનો સુખનો સ્વભાવ છે જ નહીં દુઃખ આપવાનો અને છતાં આખા સંસારમાં બધે જ આ ભારત દેશમાં ભલે કસાઈ રહ્યો દેશ છતાં પણ એમાં કળિયુગમાં પણ સતયુગી સમજણ બધાને પ્રાપ્ત થાય એવી રીતે અમે તો વિનંતી કરીશું આપ સૌને વડીલોને અમારા વસંતભાઈ સાહેબને સુધીરભાઈ સાહેબ તો છે પણ આપણા સંઘના બધા વડીલો આવ્યા છે એમને અને બધા જ કેન્દ્રોના સંઘપતિઓને કે બધા સંઘનો વ્યવહાર બધો એવો સુંદર રીતે ચલાવે કે કોઈને એકબીજા સાથે કંઈ જુદાઈનું જુદાઈ એકદમ તો ના નીકળી જાય આ કાળમાં પરંતુ મોટે ભાગે એ જુદાઈ ભૂસાઈ જાય ને આછી પાતળી થઈ જાય તો પછી એને પોતે પોતાના પર આવી શકશે નહીં તો આવી પણ શકું સહેલું નથી આજે જુદાઈ બે શરીર જુદા છે એટલે જુદાઈ લાગવા રહે જ નહીં એક શરીર બીજા શરીરનું કામ કરી જ નહીં શકે કઈ કયા અર્થમાં કહ્યું કયા અર્થમાં કહ્યું એટલે કામ કરી પણ શકે છે ને કામ એ નથી કરી શકતું બે અર્થ છે એમાં અહીંયા આગળ આત્માના અનંત ગુણોનો ધર્મ કામ કરે છે આત્માના અનંત ગુણોનો એટલા બધા ગુણો છે તે શરીરનો વ્યવહાર છે અને પાર વગરનો દરેક ગુણોમાં ગુણો છે બધા એટલે ગુણો જુદા જુદા કરીને ગણીને આપણે કરવાના નથી પણ એની ભજના કરી જરૂર લઈએ આપણે સિદ્ધ સ્તુતિ જેને કહેવાય છે સિદ્ધ સ્તુતિ એટલે દિવસમાં બરાબર તો નહીં અને આમાં તો એવું છે કોઈ નિયમ કોઈ આપણને નિયમ બન નથી આપણે વ્યવસ્થિત એક સુપ્રીમ લો નો લો ત્યાંથી બંધાયેલા બધા એટલે આપણે ગમે તમે ગમે કરી શકીએ તમે ટોયલેટમાં જાવ તોય શું કરી શકો છો પરંતુ વ્યવહારમાં એવું નથી વ્યવહારથી ધર્મો છે એવું નથી એમાં બધા શુદ્ધિના કારણે નિયમો પાડવા જ પડશે ચાલે જ નહીં કોઈને મંદિરમાં જવું હોય તો પારવા જ પડશે દરેકના જ્યાં જ્યાં ગોઠવણી છે વ્યવહારથી એ બધી સાચા વિષ પડે દરેકે ચાલે જ નહીં શું એટલે લક્ષ્મી ગમે તે પુણ્યો રે પુણ્યોત્પાદક સત્સન્માર્ગે એટલે કે આપણે આપણા પૂરતી અને બધું વોપિંગ બધા થયા થઈ ગયા છોકરાઓ શું થયા થયું છતાં જે કંઈ આપણાથી એક્સેસ થતી હોય ને જે કરી શકતી હોય અને ના થાય જેટલું સાધન એમાં ફૂલ નહીં ફૂલની પાંખડી આ રીતે પણ દરેકે કોઈ આ જીવતા માણસ અંગે નિમિત્તે ક્યાં કંઈ મારાથી જુઓ એવું કરે તો સારું કહેવાય કોઈને કામમાં આવે લક્ષ્મીથી કામમાં આવે એવું છે જ નહીં ક્યારેય નહોતું ક્યારેય નહોતું ભાવ કામમાં આવે છે માણસનો અને આક્રમવિજ્ઞાન આપણને અનાજ પ્રકાશ બધા આપે છે બધા કુદરતના કાયદાઓ કાનૂનો બહુ સુંદર રીતે સમજાવે છે જે માણસ માત્ર ને લાગવું પડે જૈન હોય શૈવ હોય કે વૈષ્ણવ હોય કોઈ પણ હોય સ્વામિનારાયણના હોય બૌદ્ધ હોય બીજા બધા ધર્મો બધા ફાટા છે પણ છતાં છે આજે હાજર છે શીખ ધર્મ કોઈ પણ ધર્મ દરેક ધર્મને એમની ધર્મની ભાષામાં આપણે આ લેવું જોઈએ અદવરિયું સાહેબ સમજ્યું હું મહાત્મા છું દાદાનો મહાત્મા છું અને અક્રમ વિજ્ઞાન છે જય સચ્ચેદાન સંઘ છે પણ જય સચ્ચેદાન સંઘ કોઈને મેમ્બર તરીકે સ્વીકારતું સ્વીકાર સ્વીકારતું નથી એવું નથી એનામાં એ સહજ સંઘ છે કયો બોલો મોટેથી હા કારણ કે એવા પરમ પુરુષ આ કરિયુગમાં કા સમગ્ર કાળચક્રમાં ના આપણને પ્રાપ્ત થાય એવા સહજ પુરુષ અદભુત અદ્ભુત પ્રાપ્ત થયા છે પરમ પુરુષ કહેવાય એમને પરમ ને આપતા બે એક છે બંનેના આપતબે ને પરમ બંને એક છે સમજાયું એટલે આ લક્ષ્મીના બહુ આપણે સમજવું જોઈએ અને હું જાતે વિજ્ઞાન સ્વરૂપ ચું કે છે એ તો મહાત્માઓને તો દરેકને ગમે ત્યાં ક્યારેય જે જ્ઞાન હોય તે એને પરંતુ દ્રષ્ટિ હોવી જોઈશે એના માટે દ્રષ્ટિ હશે તો હું વિજ્ઞાન સ્વરૂપ છું જે દાદાએ કહ્યું તે બરાબર યથાર્થ અને ધીમે ધીમે સમજમાં આવશે એકદમ તો ના આવી શકે આ વસ્તુ એમાં ના જઈ શકે સમજાયું હું અને બીજા હોય ને કદાચ બોલે પણ ખરા તો શાબ્દિક એમને લાભ જરૂર મળશે શાબ્દિક હમ આવું બોલે છે અજાણતા એ બોલે છે લાભ મળે છે તો અને મહાત્મા હો તો જાણીને બોલનારા હું વિજ્ઞાન સ્વરૂપ હું કોણ તો કે આજ્ઞાધારથી જીવનારો એ અંતર આત્મા દશાવાળો કેવો અને વ્યવહારમાં સ્થૂળ ભાષામાં એને બાવાને શબ્દ ઉપયોગ આપણે ઉપમાં આપીએ છીએ સ્થૂલ ભાષામાં છીએ પણ સૂક્ષ્મ ભાષામાં અંતર દશા અંતર આત્મા આપણે જીવી રહ્યા છીએ તે આ જોડે એટલે કે ફાઇલ જોડે ફાઇલ જોડે આ વાત અને આ ફાઇલ શરીર શરીર ફાઇલ છે સમજ આપવાની પણ બહુ જરૂર છે આ કાળમાં આજે કોઈને જ્ઞાન દ્રષ્ટિ ના હોય એની વાંધો નથી જ્ઞાનની બહુ વાતો કામ બની લાગે આજે પરંતુ આ વ્યવહાર અને વ્યવહારની સમજણો આપવી બહુ કામ લાગશે આપતા પત્ર સાહેબ આપને શું લાગે છે એક જ બોલે અવાજ ના આવ્યો કોઈનો હૉક્ટર સાહેબ બોલતા જ નથી હઈને હંભરા ભાઈ ક્યાસે નથી આગળ વાંચું છું એટલા માટે લાઈનો વાંચું છું હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ ચોખ્ખો હોજો રે લાઈન છે એની અંદર એ પૂરું કરે છે આપણું હું જાતે વિજ્ઞાન શું જીવવું કેવી રીતે આપણે પ્રયોગી છીએ આ પ્રયોગ ને પ્રયોગી નું આપણે વ્યવહાર થી બધા બહુ સમજણ આપે છે આપણે સત્સંગમાં પણ યથાર્થ આ ભાષામાં આપણે સમજવું આવી સમજવું પડશે છોકરી સમજી આર્કીક્ટ હોય યુ આર એક્સપિરિમેન્ટર અને નું શું નામ તારું હં નેહલ એ નેહલ નેહલની લાઇફનો એક્સપેરિમેન્ટ ચાલી રહ્યો છે હવે એક્સપિરિમેન્ટ ચાલ્યો હોય એનો ઓબ્ઝર્વર તો હોય કે ના હોય તો તું એ છું એને પ્રયોગી કહેવાય પ્રયોગી વગર પ્રયોગ હોય બોલ સાચું કે ના આવે હે તો તારી મમ્મી ના પાડે પૂછજો હા મહત્મા આપ સમજ્યા એટલે કહ્યું હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ ચોખ્ખો હોજો રે આપણે પોતાને પોતાને જ કહેવાનું આપણે પોતાએ પોતાને જ કહેવાનું પોતાને એટલે અંતરાત્મા દશા ગઈ આપણે આજ્ઞાધર્મથી જીવનારા અને એમાં જાગ્રત પણે જાગ્રતિ ભાગ આપણો આખો છે પ્રયોગીનો શું કહ્યું પ્રયોગી જાગ્રત હો કે ના હો પ્રયોગમાં અને પ્રયોગમાં એકાકાર શું થાય કઢી બનાવતા અંદર કઢીને પ્યાસી જઈને જોઈ લે કે કેવી થાય છે જોવું તો ખરે અંદર પ્યાસીને શું થાય દશા ઉપડતી કઢીમાં પછું આ ભજિયા પર સીધી વાત છે પણ આ વાત તો સ્થુલ છે છતાંય આપણે આપણા જીવનમાં મને ફાઇલ છે વાણીએ ફાઇલ છે અને કાયા તો છે જ ફાઇલ પણ ફાઇલ આખી સમગ્ર કેવી જ પડે કેવી પડે મન અને વાણી અને કાયાથી ઘણીથી સમગ્ર ભાવે ચાલતું જીવન એને આખી ફાઇલ કહી અને મહાત્માઓ માટે એ સમગ્ર ભાવે જે જીવાય છે આપણાથી એ આપણી એ આપણે નથી પણ આપણી કારણ ફાઇલ છે શું કહ્યું કલ્યાણ ભાવના વારી કેવી કલ્યાણ ભાવ હા જરા બહુ ઝીણી વાત કરું તો સમજાય છે શુદ્ધાત્મા એ શુદ્ધાત્મા છે શુદ્ધાત્મા ફાઇલ ના કહેવાય સિદ્ધ ભગવાન શુદ્ધાત્મા કહેવાય સાહેબ તો વિચારો એના પર શુદ્ધાત્મા આપણે બોલીએસ પણ એનું એના એક્ઝેક્ટ અર્થમાં સમજો એ સિદ્ધ સ્વરૂપ છે સમજ શુદ્ધાત્મા શબ્દ બધે જ બહુ અદ્ભુત છે શાસ્ત્રો છે નથી એવું નથી પણ શાસ્ત્રોમાં જે આપ્યું છે તે આજે કોઈને એની ગમ ઉકલે એવા કોઈ છે નહીં ગમ ઉકે એવો જોઈ શકો નહીં તો નથી જોવા બેસ્યો હતો તમને ઈચ્છા બહુ થઈ હતી ને હાજર ભાઈ જોડે બે હારી દરુભી ઘાટાડી અને પેલો અરવિંદ બહુ શાસ્ત્રની ભાષા બોલે છે અરવિંદ મહેતા અમદાવાદવાલા હમ શાસ્ત્ર અલગ નહીં હૈ શાસ્ત્ર પુરુષો કે વાહસ પુરુષો કે હૈ સર લેકિન થ્રુ એન્ડ થ્રુ મીનિંગ હૈ પરમાર્થ वो तो कोई बिरला होता है समझे न तो उसका शब्दार्थ भी नहीं समझ सके शास्त्र में बुद्धि से जरूर समझ सकते हैं बुद्धि से कहीं कहीं इतनी क्या क्या कहीं नहीं लग सकते निश्चित शास्त्र बहुत सुंदर वर्णन कर सके बहुत समझव जो शब्दों परमार्थ समझो तो ये आप आज्ञा धर्म ज आपने कर सके सॉरी बेन शब्दों परमार्थ है शब्द नो परमार्थ જીભને શબ્દ લાગુ ના પડે ફક્ત બીજા બધા કેમ કોણ સર તમે જીભ ના શબ્દ લાગુ જયંતિ ભાઈ જીભને શબ્દ લાગવું પડે જીભ નો શબ્દ છે કે આપડો હા આપડો શબ્દ જીભ છે કે આપણો આપણા સોફ્ટવેર નો શબ્દ હોય જીભ થકી બાર આવે એ રીતે બરાબર એમાં બે ભાગ આવે કે જુદા પ્રકાર નો શબ્દ થાય એ સળગાવનારો શબ્દ થાય અશુદ્ધ શબ્દ અને અશુભ બે હોય એ જીભનો શબ્દ બરાબર દાદાજી સ્વભાવ જીભનો સ્વભાવ પ્લસ સાપ ને જીભ કાઢે છે ને તો આમ બે હોય છે સમજાયું ને એને દ્રવ્ય શબ્દ કે છે અને આપણો મહાત્માઓનો ભાવ શબ્દ હોય શું કહ્યું ભાવ શબ્દ એટલે સ્વભાવ એ રિયલ ભાષા છે આખી આપણી સમજાયું ને પરંતુ એ સરવારે તો શબ્દ જ છે પણ જ્ઞાન એ શબ્દ નથી શું કહ્યું શબ્દ છે ત્યાં સુધી આપણી દર્શન શક્તિ આપણા બધામાં શું કહ્યું દર્શન શક્તિ એટલે આપણી જોવાની શક્તિ હા પેલી પૂછે છે શું બોલ્યા મને નામજણ ના પડી અલી બોલ તો નામજણ પડી જોવાની શક્તિ જો બોલે આ મિનલ ને જોવાની શક્તિ મિનલ ના મન ને જોવો કે ના જોવો તમે બધું દાદાજી મિનલને જોવામાં બહુ મોટું આ અઘરું કામ હવે નથી લાગતું મજા પડે છે મજા એટલા માટે પડે છે કારણ કે મિનલ ઇઝ ઇક્વલ ટુ ક્રોધ માન માયા લોભ વિષય વિકાર તે દાદા આ છ જ ફાઇલોની જફા છે એમાં દરેક સંજોગોમાં કયું શું અપ્લાય થયું મિનલનું એ જોતા જણાતું જાય જણાતું જાય એટલે ધોવાતું જાય અને ના ધોવાતું જાય ત્યારે આપણે કહીએ દાદાજી મિનલ ને સંભાળી લેજો મિનલ ની અંદર મિનલ ની જીભ પાસરી થઈ જાય પાસરી થઈ જાય દાદાજી નથી દાદાજી સોફ્ટવેર સ્વભાવ પાસળો ના હોય એટલે જીભ સ્વભાવ પાસળો ના હોય ના હોય પોતાના પક્ષ નો કરવા જાય ને એટલે પાસળો ના હોય દાદા એટલે જને લુલી કહી લુલી હા શું કહ્યું લુલી લુલી સમજ ને લુલી એટલે પોતાના સ્વભાવ થી હરબરાજ કરનારી શું કહ્યું જેનો હોય તો એક બીજા માણસો એકબીજા જોડે વ્યવહાર કરી શકીએ નહી તો કઈથી કરે શબ્દ જ ના હોય તો શું હોય મને કે તું વિચાર શબ્દ હોય જ નહી દુનિયામાં શબ્દ જેવી ચીજ તો શું એના શબ્દ વાણી અને વર્તન તો માણસે ટચ કરી જાય ને એ તો ચેતન સ્પર્શી ના આવે છે શું કહ્યું એ ચેતન સ્પર્શેલા શબ્દો છે તો શબ્દ જ શબ્દનો છેલ્લા માં છેલ્લો પરમાર્થ છે આખો એને અતિશય કે છે અને તીર્થંકર ભગવાન હોય છે વાણીના અતિશય કે છે કેમ ના પડે અશુદ્ધ શબ્દો નો પ્રભાવ પડે શું કે ના સમજ તમે તો જૈન છો રૂપા રા દાદાજી કેવડીઓની ભાષા કેવી હોય દાદાજી શબ્દાતીત હોય કોની કેવડી અથવા સિદ્ધ ભગવંતોની ભાષા કોની કેવડીઓ કેવડી એ એ શબ્દાતીત ભાષા છે પરંતુ એ ભાષા છે તો માણસો એમને કલ્યાણ થશે નહીં તો કલ્યાણ કેમ થાય શબ્દ વગર એટલે આપણે અહીંયા સત્સંગમાં સત્સંગ સભામાં આ મહાસભા કહેવાય સમજાય છે એમાં આવી રીતે આપણે આવીએ તમે કહ્યું ને મને આ સમજણ પડે છે એવું દરેક મહાત્માને આવું હોવું જોઈએ દરેક આપણા બધાને કોઈ એમાં અપવાદ ના હોઈ શકે કે સમજણથી જો મને સમજ પડી કહું છું એટલે સમજણ સમજણ આપણે લેવી જોઈએ એને સત્સંગની સભા કહી સત્સંગની સભા બે જણ ભેગા થ લે તો એકબીજાને સમજણ નહીં લે પણ અંજલીબેન તેમ છે હું તો મારી સમજણ મારી પાસે રાખ્યા કરું સાચું કહેવા ને હે તારો ભય કહેશે મને એવું કઈ કહેવા ભાઈ તું એવું કહું છું ને તારી જોડે શેર કરે છે એને સમજણ તું નહીં કરતો હોવું હે એ કરે છે સમજણનો આપણો એકબીજા નહીં આપ સત્સંગ કહેવાય સત્સંગ જે સતને લાગુ પડે છે સતલક્ષી છે એને સત્સંગ કહેવાય પરંતુ સદ જાણતા નથી છતાં ધર્મ અને ધર્મનું પાલન છે એના માટે સંત પુરુષોની અને કોઈ વડીલોની કથામાં કથા વાર્તાઓમાં જાય ભજનોમાં જાય કીર્તનોમાં જાય અને સંત પુરુષોની વાણી માટે જાય એ બધામાં પણ સત્સંગ હોય છે પરંતુ એ દ્રવ્ય સત્સંગ હોય છે બધો અને અહીંયા આગળ સ્વભાવ સત્સંગ હોય છે સ્વભાવ દ્રવ્ય અને ભાવ બે શબ્દો મુખ્ય છે અને એના પર જેટલો પ્રકાશ પડે એ આ જૈન ધર્મનું છે કોઈને નહીં લાગે આ ત્રિમંત્ર અનુસાર જો તમે એ સમજ તમારાથી બધી વિકાસ થતી જતી જશે તો ત્રિમંત્ર અનુસાર અને આ ત્રિમંત્ર એટલું સુંદર વિજ્ઞાન છે આજે વ્યવહારમાં વ્યવહારને માટે કે સારા ભારતને એક કરી શકે એવું સુંદર વિજ્ઞાન છે એટલું બધું સુંદર વિજ્ઞાન છે સમજાયું ને ત્યારે કહે કે પણ આમાં તો ખુદાનો મંત્ર તો આવ્યો જ નહીં ખુદાનો મંત્ર આવ્યો જ નહીં ત્યારે ખુદા એ ખુદા એ જીવનને લાગુ પડે છે ખુદા વ્યક્તિ નથી મહમ્મદ સાહેબ એક મનુષ્ય માનવદેહ સાથે હોય ત્યારે જ બધા મનાય છે બધાથી નહીં તો ના મનાય અહીંયા આગળ માનવદેહની કિંમત છે અને અહીંયા આગળ ત્રણ મંત્રોનું છે બહુ જ મોટું આપણા સકલ સંતપતિ સુધીવીર સાહેબ હમણાં છેલ્લા બે ત્રણ અંકોથી એનું એટલું વિશ્લેષણ કરીને સમજ આપે છે સુંદર રીતે પણ થોડુંક જાણે જૈન ધર્મથી હોય એવું લાગી જાય છે હં પણ સામાન્ય માણસ સમજી શકે એવી રીતે જવું જોઈએ શું કહ્યું અલ હરીશ કરશો તમે બોલો ને તમે તો પાક્કા વૈષ્ણવ છો હવે જ્યોતિબેન છે કે નહીં કઈ ગઈ હોય જ્યોતિબેન તમારે બે થઈને ભેગા થઈને કરવાનું છે ચોક્કસ તમારા છોકરા લઈ લેવાના કેજો હા એટલે પોતાનો વ્યવહાર હોય તો તરત જ દાદા ધીમે રીતે આ જો આ કરતા નથી કોઈ ફાઇલ નો વ્યવહાર જોઈશે શું કહ્યું ફાઇલનો એટલે વ્યવહાર છે બધા શેક સુધી લાગવું પડે છે તીર્થંકર ભગવાન તો હોય કેવળ જ્ઞાન પછી દેશના સ્વરૂપે જતા હોય છતાં છેલ્લો શ્વાસ બંધ થાય ત્યાં સુધી વ્યવહાર ચાલે છે બોલો હવે એનાથી વધારે શું કહીએ આનાથી વધારે તમને શું કહીએ ખ્યાલ આવે છે આ તો શાસ્ત્રના વચનો અમુક પ્રકારના છે પણ વિતરાગરનું ભાષામાં જે વચનો એ જુદી રીતના વિજ્ઞાન બહુ સુંદર ફોડ આપે છે આપતો સાહેબો હવાદી હા જુદી મથ પડો એની પાછળ અર્થ કાઢી નાખો હેશની ક્યાં કરતો હોય નિકાલ હતે લેકિ અંદર કા મશીન તો ચાલના ચેરા વ્યવહાર કિસી રૂકાવટ નહીં કરતા અંદર જીને કે તો મીન ના બોલતી હે હા હા જનદી કાકા સુન સુન હમ હમ આપ ખાલી અનનેસેલી આપતી હોય તો ડાંટતી હોય ને તે લોકો છે ચલો હવે પંદર મિનિટ રહીએ આપણી પાસે ઓબઝર્વર અને એક્સપેરિમેન્ટર કહેવાય બરાબર આપણે જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે એ અંતિમ ભાવ છેલ્લા છેલ્લો હા એ નવ કલમો તમને આવું ઓબ્ઝર્વર સ્ટેટમાં રાખી શકશે પરંતુ પાંચ આજ્ઞાથી રહેવાય એવું બધાને આકરું લાગે છે એટલે એટલે તમારે શું નામ મોનાને સરખું થઈ જવા માટે મોના પાસે કલમો નવ કલમો બોલાવી જોઈએ નમસ્કાર વિધિએ હપ્તાપુત્રો બોલાવી બધું મોના પાસે બધું કરાવવાનું એ વ્યવહારની આખી છે વિધિ અને પેલી નિશ્ચય વ્યવહારની વિધિ છે સમજાયું રિયલ રિલેટિવ છે અને આ આપણા રિલેટિવ ને રિયલ બનાવે એવો મોટો દાદા એટલું બધું અદભુત છે એના કહના રસ્ત્ર રેપ બધામાં એટલું બધું એમાં બળ પડ્યું છે સમજો સમજાય છે હા એવું છે ભાઈ એને બોલવાનું આપો એટલે કે શુક્લ ધ્યાન ખુલ્લું થયું છે એનું પ્રમાણ શું મળે દાદાજી એનું પ્રમાણ એક જ કે મિનલ નો ગમે તેવો ના ગમતો વ્યવહાર આવે આપણે બધા આજના જીવનમાં આજના કાળમાં આ પ્રમાણ છે સમજાયું ને પછી પ્રગતિ કરે છે બઉ વિકાસ કરે છે શુક્લ ધ્યાન આ કાળમાં સતત કોઈ ના રહી શકે સ્વધર્મ સ્વર્મ એવી રીતે અને આ શરીર છે એ પર ધર્મી ધર્મ સ્વભાવ વાળું છે એની સાથે આવી રીતે જીવવા માટે આપણ સં અને દાડી જેવી છે બે આમ બે દાણી બે બાજુ રાખે શું પેલી દ્રષ્ટિને સમ રાખે ત્મા ખાતે જ બધું જે હોય તે નહીં આજે મને મીઠું લાગે છે શુદ્ધાત્મા ખાતે સમજી ગયું એટલે પરંતુ વિતરાક સુખ આવશે મોટા મોટું સ્ટેટમેન્ટ છે કવિરાજ ની પંક્તિ આત્મા અંદર નોખો રે આ કેશો તો આખા ભારતમાં કોણ નહી સમજી શકે વસ્તુ એટલે આ યુનિવર્સલ પદ છે આપતા પુત્રો મહાત્મા ગમે ત્યાં બોલશો તો પણ આ બહુ એટલું બધું કામ કરશે આખું શું ભલે એના અમુક અર્થ શબ્દાર્થ કે પરમાર્થ એ તો ના જ હોય પણ બહુ સરસ લાગશે કારણ કે અંદર અનંત સુખધામ એવો આત્મા છે દરેકની પાસે છે ભાનવાળા છે એમની વાત તો જવા દઈએ તો બહુ આનંદથી છે એમને સચ્ચિદાનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ અંદર જીવન જાય છે એમનું પણ જેમને ના હોય એમને પણ એ અંદર એવી અંદર એવી અવસ્થા ઊભી કરી દેશે ક્ષણભર બઉ સુંદર પદ છેલ્દી બોલો જય સચિદાનંદ જય સચિદાનંદ અમદાવાદ માં મેં તમને તમે મને કીધું તમે આવો છો રેગ્યુલર હા ક્યારેક ક્યારેક આવું છું ક્યાંથી છો આવે અમદાવાદ થી જયેશ વાળા ભાઈ જય શાહ્યું પ્રશ્ન પૂછેલો આજે પૂછીશું પણ જેવા તમારી સમક્ષ આવી એટલે બધું ભૂલાઈ જાય છે ત્યારે મને શબ્દ અમે કીધો લો કે તમે બઉ સારું લખો છો પણ એનો ફોડ નતો પાડ્યો એ ભૂલાઈ જાય કઉ તને હા જી સાહેબ તને તારો પ્રશ્ન થઈ જાય મજા આવે ઘરે જઈએ ને એટલે પાછો અનુભવ થયા દાદા ની આગળ બધા બહુ અનુભવ થયા છે આ તો બધા અમારી આગળ પાર વગર ના અનુભવ થયા છે ચલ ત્રવાદે આવે ચાલ આ તારું આ છેકરી તને અમે સ્વીકારીએ છીએ હા જે બી દીકરી ચાલ હવે એક હવે આજે નૂતન વર્ષ છે એટલે બધાને ભાવના તો થાય કે આપણે આપણા સગાવાલા આટલા મિત્રો કોઈ કોઈને મળવાનું બધું એવું છે તો વહેલા જવાની ભાવના થાય છે કે ના પાંચ દસ મિનિટ બધા નહીં કારણ કે ભોજન લઈને પ્રસાદી લઈને જવાનું છે કે આજે કેટલા ઓછામાં ઓછા સાત આઠ નવ દસ મહાત્માઓ બધા ભેગા થઈને આપણને પ્રસાદી આપી છે આ ભોજનની બધા કંઈ ને કંઈ પ્રસાદી લઈને જજો થોડી ઘણી સોનલબેન તમે બેન આ વહેલું જવું હોય તો સાથે લઈ જજો જરા જલ્દી હા તો એટલા માટે આ બે ત્રણ આપણે આવ્યા છે લઈ લઈએ આમાં તો પ્રમીલાબેનને આપી દીધો આશીર્વાદને પ્રમીલાબેન શું કહે છે આપણા સાહેબના પ્રમીલાબેન એમને શ્રી જે શાહ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે ત્યાં અમદાવાદમાં ગઈ ને એમાં નિમિત્તે એમને ભાવ થયો હતો તે અત્યારે અહીંયા આગળ આ નૂતન વર્ષે વ્યક્ત કરે છે હં અને એની પરિપૂર્તિ કરે છે પરમ વિનય પૂર્વક જણાવવાનું કે સંપૂજ્ય શ્રી દાદા ભગવાનના ચરણ કમર સ્થિત શ્રી જે શાહ સાહેબની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે જ્ઞાનદાન પુસ્તક સહાય પેટે રૂપિયા એક લાખ અંકે રૂપિયા એક લાખ જય સચ્ચિદાનંદ સંઘને રમીલાબેન તરફથી સપ્રેમ અર્પણ કરે છે આપણને તે આપણે ત્યાં વડોદરા સંઘપતિ પાસે લઈ જજો હં ચેક છે ને હં હં તમારે બધા ચેકનો ચેકનો જ વ્યવહાર ચેકથી લખો છો ને બધું નહીં વાત રો નથી વાત કરવી આપણે છોડી દો એટલે જયંતિભાઈ એમને આપો ત્યાં આપણે સંઘ પર લઈ જજો એટલે આપણા પબ્લિશન પબ્લિશન્સમાં જાઓ હમ જન્મ એ જ એ જ એક સજા છે એવું આપતા સૂત્ર છે આપતા કોને કોણ લખનાર છે આ તું એ આપતા સૂત્ર છે દાદાની ચોપડીમાંથી જાડી ક્યાં વાંચ્યું તું પણ આપતા સૂત્ર તો પેલું દાદા ભગવાન છે એને જ કહેવાય બીજું કહી શકો આપતા વાણી ના કહેવાય એને એ દાદા ભગવાનના શબ્દો એક એક શબ્દ આપતા વાણી કહી શકો હમ હમ હવે સમજી ગઈ ભૂલ નહી કરો ને આવે બે દાદા અગર આપને યોગ્ય લાગે તો પ્રકાશ પાડવા વિનંતી આ જન્મ જન્મ એ જ એક સજા છે એવું તો સમજાવવું એટલું સહેલું નથી સમજાયું અમને આજે તેસઠ ની સાલથી આ પહેલા પહેલું આ પકડાઈ ગયેલું જન્મ પામવું મહાપાપ છે ના પામીએ એમાં જકડી રાખે આપણને એટલે આપણે શુદ્ધાત્મા છીએ શુદ્ધાત્માને એ તો અજાર અમર છે શું કહ્યું શુદ્ધાત્મા એટલે આયુ લાગુ ના પડે અને આયુષ્ય પણ લાગુ ના પડે શું કહ્યું આવ્યું ને આયુષ બંને લાગુ ના પડે એટલે એને અજર અમર કહ્યું અઝરમાં જન્મ અને ગઈડ પણ અહી ગયું બધું જ આવી ગયું નાનપણથી મળીને બધું જ એટલે આ રીતે સમજવાનું છે આપણે હવે આ તમે શબ્દો છે ને આજ્ઞાથી આજ્ઞા ધર્મથી સમજવાના એટલે તમારી અત્યારે ઓગણત્રીસ ત્રીસ વર્ષની ઉંમર છે સમજાયું ને તારી ફોઈ આવી છે અચ્છા તો તને ના ફૂવાના કહું છું કે આ છોકરીને અત્યારે કહે છે કે મારે લગ્ન જ નથી કરવું આ દુનિયામાં ભારત વર્ષમાં લગ્ન વગત છોકરીઓ રહેવું સારું નહીં કહેવાય સારું નહીં કહેવાય ઠેકાણે પડી જવું જોઈએ અને ત્યાં રહી અને સજા ભોગવી લેવી જોઈએ શું કહ્યું એ રીતે લગ્ન કરજે તું આ જેમની મારી આ સ્ત્રી તરીકે છું ને એની સજા ભોગવવા માટે આ છે ભાઈઓ ભાઈઓ જાણે હવે એમની રીતે વધારે એ તો જરા આમ હોય ને થોડાક એમને થોડુંક રહે થોડુંક નહીં સમજી ગઈ બીજું આગળ જવું તારું એટલે હજુ પૂછે છે સાક્ષાત્કાર પામેલા મહાત્માઓ માટે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થનામાંથી શુદ્ધાત્માની પ્રાર્થના એમ હે શુદ્ધાત્મા ભગવાન આપે એવી કૃપા કરો કે મને અમને આપણને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય એમાં મને અમને આપણને એના પર કંઈ સમજ આપવા વિનંતી એ દરેકે પોતે પોતાની રીતે બોલવાનું છે એટલે મને પાકું થઈ જાય એના માટે અમને આપણને બોલવું પડશે તમને કારણ કે બધા જોડે રહેશો તો ખરા ને હારી ફોઈ તો કાઢી મૂકવે છે એની પણ તું એને છોડી દેવું એવી છું ફોઈ તરીકે રહેશે કે જતી રહેશે કઈ રીતે વ્યવહારથી કે નિશ્ચયથી વ્યવહારથી લે તો આટલું સમજો શું જોયું તને હે હમજી કઈ આવે હં અમે ને આપણે આટલા માટે બોલવાનું આ તો અમે એ અમે આપણે બધું ભૂસાઈને હું જ બધા થઈ જાઉં એટલા માટે કનુભાઈ પોતા માટે વાપરતો એટલે પછી બધાને કઈ વાત પછી જાણે જે પકડાય તે સાચી હૂલચું કદ માફ કરજો બધા હે આપતા પુત્ર ભૂલચો વખત માફ કરજો હે આપતા પુત્ર ને બધા છો પરંતુ તમે એક છો કે અત્યારે અરે ભાઈ શું કઈ પાંચ દસ મીટર વેલી માથું છે ને માથું એક રેવા નતું બોલો મને નહીં મોડલ છે ના મળેલા મોટા નહીં ના આવે નહી કરવાનું નહી આવું તું સમજી ગઈ હવે અમે આપણે કહ્યું હે દાદા શ્રુતિ ને આ પ્રાર્થના ને ઉપરુક્ત પંક્તિઓમાં કઈ સમજ પડે સમજાવે સમજાઈ ગયું તને એટલે શ્રુતિ તરીકે કહું છું તારા પપ્પા મમ્મી આ ભાઈ બધા હોય ને બધા સગવડ હોય ને એમાં પણ તને કઈ પણ નાખી હોય પણ છોકરી બઉ પુણ્ય સારી છે છોકરી પુણ્ય સારી છે ફુવા જ્યાં બેઠા છો ત્યાં નક્કી કરજો કે આ છોકરીને પરિણામ પછી પછી એ મંડપ એને વૈરાગ નાઈ જાય તો જુદી છે અભિદ્ધતા થવા માટે અમે બોલા અમે તો અંદર થી રાખીએ પણ બધાને કહીએ જો અભેદ સ્વરૂપ થવું જ હોય તો આ રાખજો તમે કારણ કે અમે કઈ આપણે બધાને રહેવાનો છુટકો છે આપડે આખો સંગ જ એના પર છે એના પર છે શું કોણ છે છોકરી નારિયેલ પાણી તો મને નહીં અનુકૂળ છતાં હું રહીશ સ્વાદ કરી લઈશા આવું આવું ખીલવાનું મળે છે ક્યાંથી મળે ના હું કઉ છું તમે અને મને તો ઘરમાં તમારી જોડે આવું લાગે છે મારો અનુભવ કઉ છું તમને લઉં છું હું અમે આપણે વિસ્તારમાં બધું થઈ ગયું તારે ભાઈ હવે શું જોયે વધારે સમજી જા અરવિંદ મેતા આ ગયા જ્ઞાની જ્ઞાન મે ભગવાન રહેતે હૈયા તું તું તેરા પ્રશ્ન હૈ જ્ઞાની મે ભગવાન રહેતે હૈર ભગવાન મે જ્ઞાની રહેતે હૈ જ્ઞાની તો સાક્ષાત મેરે સ્વ સ્વરૂપ હિ હૈસા મેરા મત હૈ ક્યા સહી હૈત પ્રતિશત સહી હૈ ચાલો કેવલ જ્ઞાન પ્રાપ્ત આત્મા શ્રુત જ્ઞાન અવધિ જ્ઞાન મનો પર્ય જ્ઞાન પરિણમિત હોતે કે જ્ઞાન પ્રાપ્ત કો નહીં હોતા નિકલ જાતા કેવલ જ્ઞાન રહેતા કેવલ કેવલ કેવલ કુછ નહીંગ્લિશ મેં એબ્સલ્યુટ શબ્દ બતાને ગુજરાતી ભાષામાં અગર હિન્દુ ભાષામાં ભારત ભાષા મેં સર્વજ્ઞ બતાવજ્ઞ અથાત સર્વ તત્વો કાકાર વિજ્ઞાન શુદ્ધાત્મા આત્મ તત્વ તો પાયા તો મહાત્માઓ કો આસાન આપણે જીવનમાં દિક્કત તો આતી હૈકિસ નિકલ જે જાતે સમજે કે નહીં સબ કયો હૈક સમજ ગયા કે નહીં બાગતા હું હજ્ઞાની પરિણમિત હો પરિવાર નહીં જ્ઞાન જ્ઞાન હિ રહેતા જ્ઞાન કોઈ કેવલ શબ્દ લાગુ હોતા હૈ દર્શન કો કેવલ શબ્દ હૈ તક જ કેવલ જ્ઞાની કો કેવર દર્શન રૂપક સ્વરૂપ સે આ ક્યા બતા હમે અંદર મહાત્માઓ મેં કેવર દર્શન પ્રાપ્ત હોવામને ક્ષાયકતા પ્રાપ્ત કરલી શંકા નહી હોને કે હમ નિર્ણય નિશ્ચય કેવળ શુદ્ધાત્મા કેવળ દાદાજી ક્ષાયકતા આ ગઈ લેકિ अमें प्राप्ति हुई लेकिन उसकी पूर्णा होती है आज्ञा धर्म कराएगा क्या बोल कराएगा। कारण यह पंचम काल है चतुर्थ काल होता रे आपको यह प्राप्त होता तो ज्ञान हो जाता लेकिन ऐसा कभी आया ही नहीं ऐसा अववाद है आश्चर्य सारा कालचक्र में आता जरूर है लेकिन ये हमें ये काल में चालू उसमें है वहां गया दादा भगवान का प्रागट्य क्या भगवान प्रागट्य सादे वेश में असंसारी जन्म होना आसान बात नहीं है मायर भगवान का जन्म हुआ तो संसारी वेश में आए जरूर लेकिन असंसारी जन्म हुआ क्योंकि असंसारी जन्म का पद उन्हें ज्ञानी पुरुष से બીજ નૈસાક્તિ કા બીજ બીજ કાળાંતરે તીસરા ભૂ મે સ્વભાવ મેં આ ગયા ઉદગલ ખુદ ભી સ્વ મેં આ ગયા આત્મા ખુદ ભી સ્વ મેં આ ગયા સ્વભાવ આયા લુગ પંચમકાળ કા પુતગલ હૈ નહી પાસે સારા વિભાવ કર્મકૃત ચાર્જ હોય હોય કા જો હૈ સબ હો હૈ દાદાજી સ્વભાવમાં આવી જાય એટલે પછી આત્મા દ્રવ્ય નો પર્યાય જાય ને ના ના એટલે સ્વભાવ આ ગયા પાંચમાર કા તું ચોથા આર નહી હે બના ક ઋષભને ભગવાન કભી નહી બના તીર્થંકર ભગવંતાઇ નહી તો ક્યા માનવ સે કુછ રહાહી નહીં એ માનવ કે સાથ રહે તો વાણી કા યોગી ઐસાઇ હૈ કર્મકૃત હૈ અતિશય વાયે હૈ જરૂર કઈ કઈ કઈ અતિશય સાથમાં લેકે આતે હૈ કઈ જન્મ કે બાદ હોત કઈ પ્રકાર પ્રકાર કે હોય કેવલ જ્ઞાન મનો પરિજ્ઞાન પરિપૂર્ણ એક બાજુ હોતાની વચન કે અતિશય સારી ખુલ્લી તૈયાર હોતી હૈતી હૈ વચનાતિશય મહેર ભગવાન કો પ્રથમ દિશ્ણા આઈ વચનાતિશય લેકિન કિસી લાભ નહીં હુઆ કુકિ દેવો થેવો કો તીર્થંકર ભગવંત કે વાણી વો ભી ઉ પુણ્યમાં હદ મદદ જરૂર કરતી હે આગે જ લેકિન યથાર્થ લાભ જો મનુષ્ય કો મિલે મિલતા કોનો માનવદેહ નહીં હૈકે પરસે માનવદેહ કીમત સમજ જી ચાહીએ કલયુગમાં હેર પાસે જો છોટા બડા જો આયાસા નહીં હોના કભી ભી નહી નિશ્ચી ભાવ છે નીચી મૂડી બોલતે વ્યવહાર મેં હા ઊંચી મૂડી રખને લીધે તો સબ રખતી પડતી લીબુ લગાતે સમજ ગયા તો દૂસરા તીસરા નિશ્ચય તો મેં સિદ્ધ હું ઓર વ્યવહાર સાધક હું એસા મહાત્મા બોલ સકતે હૈ હા જરૂર બોલ સકતેર સાધક દશા હૈ જો કભી ભી કર્મબંધ આપ પ્રકાર જીને એક સાધક દશા હૈ કેવલ સાધકતા જરૂર નહી હૈોઆપી મુક્તિ અભિ કોઈ કિસી કાલ મે હમેશા વ્યવહાર મેધક ઓર બાધક દોન સાથમાં રહેસાન્યાસી સાધુ યોગી કોઈ ભી સંસારિત હોય ભી સાધક ઓર બાધક સાધકતા જો જ અંતઃકરણ હૈકે આધારિત હૈ સાધકતા મે સતત તો નહી પામે વાધકતા જાતી હૈ પુણ્ય પાપ કા માર્ગ હૈ પૂરા તત્વ તત્વ ભાષામાં જૈન શાસ્ત્રો મેં સમજાયા હૈ પુણ્ય પાપ સુખર દુઃખ ક્યાં કહે પુણ્ય પાપ સુખોનો પ્રમુખ દાદાજી બાકી કે શુદ્ધાત્મા દ્રષ્ટિ પડેગા નહી ચલે લાખ કરો તો ભી નહી ચલેગા છુટકારાઇ નહી આપ મોક્ષ પકડ મે આ ગયે પાંચ છું છટકે ગા તું અગર છટેક ના કોઈ બી રસ્તા હોય તો ઢૂંઢ પાડી દે જાના હે ચલો આ છેલ્લું છે એક પાંચ મિનિટમાં બતાવી દે આ ગાઠાણી સાહેબ તો બહુ અઘરું અઘરું પૂછે છે પણ નમો વિતરા દાદા ભગવાન નસીમ જય જે મિતરા નમોને નીચે લખેલા શબ્દોના શબ્દાર્થ ભાવાર્થ ને પરમાર્ચના કરવાની હોય તો ઉભા થઈને કરી દો ના દાદાજી આજના દિવસના આશીર્વાદ છે આટલા મોટા આપ્યા પણ છેલ્લે પણ આજના દિવસનો આપની તરફથી નથી સ્પેસિફિક નથી વિશેષણ જરૂર છે પરંતુ અનામી વિશેષણ છે કેવું આટલા માટે આજે આપ સર્વ મહાત્માઓને અમારા હૃદયની કેન્દ્રવર્તી ખૂબ ખૂબ આશીષ છે આશીર્વાદ છે અને અમારી અંતરની ભાવના પણ આપને વ્યક્ત કરીએ છીએ કે આજના ધર્મથી એવું સુંદર જીવી જાઓ અને આજના નૂતન વર્ષના દિવસે નક્કી કરું કે જે હો ભલે હો જે હોય તે ગમે હોય આપણો દેહ લઈ લેતો પણ વાંધો નથી મને પરંતુ મારો આજ્ઞાએ ધર્મને આજ્ઞાએ તપ એ જ મારું દિલને કોર છે મારું મારા હૃદયનું અંતર કેન્દ્ર જે છે આખું અને એ જ એ હૃદય ચલાવ શરીરને ચલાવનારું છે એ હૃદય એવી રીતે ધબકીને જીવી જાય બસ કારણ કે ડૉક્ટરો કહે છે કે હૃદયના ધબકારા બંધ પડી જાય પછી જીવાય ને એવું કહે છે એટલે હા કહે છે મને ખબર નહીં ચું આપ સમજ્યા એટલે આશીર્વાદ છે અને આ કનુભાઈને તમે બધા આશીર્વાદ આપજો બધા અને આપો જ છો સવાલ જ નથી મારા માટે તો હું લઉં છું ના આપતા હોય એના માટે પહેલો લઈ લઉં છું એટલે મને મારા માટે બધા છે પણ છતાં વ્યવહારથી મારે કહેવું પડે આપણને કે નિમ્ર નમ્ર વિનંતીથી આપ સૌને પ્રાર્થના મારાથી કોઈને મન વચન કાય કે કોઈ પણ પ્રકારે એ જ્ઞાની પુરુષની આ તરીકે કોઈને ક્યાંય પણ જાણે અજાણે ક્યાંય દુઃખ થયું હોય કોઈ પણ પ્રકારનું મારે જય સચિદાન જય સચિદાનંદ આજના નૂતન વર્ષા અભિનંદન ના સુપવિત્ર દિવસના નિમંત્રકો છે પરિવાર સંધ્યાબેન મુંબઈ મણિભાઈ પટેલ કાવીઠાવાડા શ્રુતિબેન કલકત્તાવાડા મનીષભાઈ મહેતા એન્ડ એસોસિએટ કેસી મહેતા પરિવાર ડૉક્ટર સંધ્યાબેન અને નૂતન હરપડે પરિવાર ભરતભાઈ ભટ્ટ પરિવાર અને હર્ષ હર્ષલ મિતે સમીન અને શ્રેણીક ધર્મેશ પટેલ હવે આ હર્ષ હર્ષલ છે આપણે ચિરાયુની સિસ્ટર કેનેડા રહે છે એના બે છોકરાઓ છે ટ્વિન્સ એમને વેકેશન જોબ મળ્યો અને જે એમણે જોબ કર્યો એના ફર્સ્ટ સેલરી એને દાદાને સત્સંગ માટે મોકલાવેલી છે એ પ્રમાણે ખાસ માત્ર નમો ઉઝાયાણ નમો ઉઝાયાણ નમો લોય સવ સાહુણ નમો લોયે સવ સાહુણ એસો પંચન મુક્કારો અસો પંચન મુક્કારો સવપાવપનાસણો સ્વપાવનાસણો મંગલાંચે સિંહ મંગલા પંચ સર્વે પડમ હવૈ મંગળમ પડમ હવૈ મંગળમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓ નમો ભગવતે વાસુદેવાય ઓમ શિવાય ઓ નમઃ શિવાય જય સચિદાનંદ જય સચિદાનંદ મહાત્માઓ જય સચ્ચિદાનંદ જે બધા પાછળ ઊભા થાય છે ને મારી તમને વિનંતી છે કે આપણે આટલો વિનય તો સાચવીએ જ કે બધા અહીંયા અસીમ જયકારો બિહારી આનંદજી બોલાવે છે બહુ સુંદર બોલાવે છે ઉપયોગપૂર્વક આ શુક્લ ધ્યાન કહે છે એવી રીતે બધા આંખો બંધ કરીને બોલો મહેરબાની કરજો અને બહેનો આ રસ્તેથી જાય પેલી બાજુથી અને ભાઈઓ આમથી જાય બંને જુદું છે શું અને આમથી સેન્ટરમાંથી દેવા જે જશે એટલું રાખજો બની શકે તો બની શકે જયિ દાદા ભગવાન ના અસિ જય જયકાર હો દા ભગવાનના અસિંહ જય